યણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સ્વામી નું બંગળ પ્રવચન બે હાજર એકતાલીસ ના રવિવાર તારીખ ત્રેવીસ બાર ઓગણીસો ચોરાશીડા મધ્ય પ્રકરણ નું એકવીસ નું વચના રવિવાર ની સભા મંદિર શ્રી હરે કૃષ્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સોમવાર અઢારસો ઇઠ્યોતેર ના પાદરપુમી પુણ્યમ ને દિવસ મસ્તક ઉપર બાંધી હતી અને મુખારવિંદ ની આગળ પ્રેમાનંદ સ્વામી આદિ સર્વે પરમહંસ વિષ્ણુ બોલતા હતા जे जीवना कल्याण ने सर्वे में एक अर्थेट अर्थे जगत तेना एक, बगवान से, एक भगवान कल्याण केवल वर्णाश्रम नीर्ती देहे कर सुखियो रहे પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાન ભક્ત સાધુ તેનું મહાત્મ સમજે એ મેને કરીને કલ્યાણના માર્ગમાં ડાઈએ સમજું બાકી રયો નહીં એ આમ આવારતા જેટલા આ કહીએ સમજો અટવા લાખ વાર કહીએ સમજો આજ સમજો અટવા લાખ વર્ષ કેડે સમજો પણ કે વાત સમજે જ દુત્તો છે અને নারদ કંકાદીક સુગ્ની બ્રહ્માજી એમને પૂછો તો પણ તો પણ ડાયા કે એ અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ સંક નું મહાત્મ બતાવે અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કારણે તે કલ્યાણ ના પડે નહીં रहस्य आता है सांजने समय શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાક માથે બાંધી હતી અને તે પાગ ને વિશે પીળા પુષ્પ નો તો હતો एक प्रश्न पूछिए जीव ने स्वप्न स्वप्नि दखाप्न जे भोग जीव जीव जीव छे ते ते ए ते जीव के ए जीव पे ए के करिने-्वश्टन जेम जीवने ईश्वर स्वप्न सृष्टि रूपे संकल्प कर था ईश्वर कोई स्वप्न तुष्टि स्वप्न सृष्टि रूपे थी जीव ईश्वर कति परमेश्वर प्रवर्ते दाद न તેમાં એક દિવસે દીવો કર્યો હોય તો સમજે અને તાળ નું પ્રધાનપણું હોય ત્યાં કાળનું અને કર્મ નું પ્રધાનપણું હોય ત્યાં કર્મ જ સમજે અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે અને મૂળખ હોય जाने प्रधान जुदू जुदू मूर्ख ने समझता नड़े ज्ञानी हो तो जे ठेका जे प्रधानपणू हो ते ते ने ने परमेश्वर, ते ते ने ने, परमेश्वर ने आधार मंडल ने आधार प्रजा सर्वे राजा ने आधार दुदान हो तथा वजीर हो, वजीर हो तेनू राजा चाले પરમેશ્વર છે એટલી વાર્તા કરીને ત્રીજી મહારાજ પાછા દરબારમાં પધારતા મૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણ નું એકવીસમું થયું અમે બધા શાસ્ત્ર નું રહસ્ય વિશ્વ કાઢીએ દરેક શાસ્ત્ર અને એમ નક્કી કર્યું કે જગત ના કરતા આપણે ભગવાન અને બીજા જે કઈ વર્ણાસ ધર્મ છે માયા પર છે પણ ભગવાન ના પ્રત્યક્ષ ભગવાન ના પાર થઈ ગયા રામકૃષ્ણ હનુમાન આવી છે એવી પડોશમાં પ્રીતિ છે એવી ભગવાન અને એના ભક્ત સાધુ નાર સંતા હનુમાન વર્ષ વગેરે એવી જો પ્રતિક થાય તો એને મોટો હાથ થયો કેવાય પોતાના પ્રધાન કઈ જીવ સપ્નતો નથી પોતે થતો નથી પણ એને સપ્નિ ભગવાન સજ્જ આપે છે જીવ ને ઈશ્વર ને એટલે કરતા હતા એ ભગવાન છે આ જગત માં માયાનું થઈ ભગવાન છે એમાં પેલા થી પેલા થી મારા કરતા ભગવાન પણ રહી ગયું છે ને એને કોઈ મોક્ષ પદાર્થ તો નિષ્ઠા ને આધીન છે એ આને આધીન નથી આ ત્રણ તો धर्म जूमिका शुद्धि ये बधा धर्म अर्थ काम पैसा मेलवा हो मनोरथ पूरा करवा हो तो धर्म अर्थ ने काम त्रद्धी वस्तु ભગત થઈ ગયો હ પણ એમ ભગત થવાતું નથી આખું ભાવના ની આવી છે વર્ગ નહિ ત્રિવર્ગ બધું હોય પણ ભગવાન ને કેન્દ્ર માં રાખીને ધર્મ ફળ આપે પણ ધર્મ કરેલી બોજો લઈ જાય તો એ મોક્ષ પદાર્થ ન મળે બોલીએ તો હારું ના લાગે પણ શાસ્ત્ર એમ કે ત્રિ એ ત્રણેય માં રોકાઈ વચ્ચે ચોથો એના ભાગમાં નો મોક્ષ એટલે જન્મ માલણ એ ધર્મ થી ન મુકાય ધર્મ તો શુદ્ધિકરણ ડેલું પાણી હોય એનો દોડ કાઢવો હોય નાખે એટલે નીકળે એ દોડ કાઢવાનું પણ મોક્ષ થાય શાસ્ત્ર માત્ર આમ જો આપણે અવના હાથમાં વચના મળે છે ઘરે ઘરે રાખતા હોયતા હો અને જા હવે આ પાંચ પૈસા દીધા કે મોક્ષી આગળ તો કોઈ ને કઈ સમજણ નથી પાંચ પૈસા ની સેવા કરી એટલે સમક્ષ ભગવાન કેમ સમજવા એના માટે કોઈ તૈયારી કરતો કોઈ નથી કરતું પેલા પ્રશ્ન માં ઓછો આવું છું એટલે તમે રાજી ને સાધુ રાજી રાજી હું આવું ભાઈ એવડાવી સંકોચો કે કઈ પૂછ્યો વળી નિવૃત્તિ થઈ ગઈ બધા નો હરવા પૂછવા જઈને કેટલું તો લોક લાગે આવીને બેવું પડે કેટલા કઈ ખપવાળા હોય તમારા દ્રશ્યો માં તો આવે પણ બાજુ ચિત્ત નાખીએ ચિત્તો હોય બીજે બે જાણું તમે બરાબર જોશો પણ નવાનું બીજા ને તો પૂછાય તમે કઈ સમજવા પૂછીએ પૂછ્યું શા માટે આ કથા સમજવા માટે કોઈથી વિકાર જ પામે નહિ જેમ નો ફેરફાર ન થાય ત્યાં લાગી આમીણું મેળવી રીતે સરસ માં સર અભ્યાસ અધ્યાસ કથા વાર્તા ના અતિહાસ તમારે આવીને અમને ગોતા મારવા ગયા સ્વામી આટલું સમજાવો આજ ઘેરે વાંચ્યું પણ આટલું નથી સમજાણો એને આટુ ટ્યુશન દખાવે એ પાસ કરવા હતું પૈસા ય ખર્ચે છોકરો મહેનત કરે આ જાય ને આમાં તો કઈ જ નથી ઓમાં ટ્યુશન રાખવું પડે આનું કઈ થોડું કોઈ વિચાર ના કરે આપણે કારણ કે સભામાં તમારા મનો ભાઈ ઠીક છે બેટર હે ખબર જ નથી આ બેઠા જોઈએ કે કઈ મેળવો બેઠા છે નાની હોય નાની હોય એમ સમજે દેશનું બધા છે કાળ નું બધાની હોય એમ સમજે કાળ નો દેશ નો કર્મ નું પદા છે નહી હોય એમ સમજાય અંગ્રેજી હોય મારે મજા આવે ભગવાન કહ્યું કે ના દેવી એમને ખબર હોય ન હોય વાંચી સમજ્યા બોલવું પડે બોલવું પાછું હું આવી ગયો પાછળ રાજા જે છે બધા નું ચાલવાજો ચાલે બધા માણસો છોકરો ભગવાન છે રાજા ની કથા જે ભગવાન ભગવાન કાળ માયાલવાજો ચાલે બાકી પસંદક હોય છે ભગવાન ને શું બોલવું નથી પૂછી અને એને મના જાય હું બોલી લીધું એટલે મને આવડી ગયો બોલ્યો બરાબર શું સમજાય તમે હલો આપડે ગ્રસ્ત તો થઈ જાય કામ જાય કરતા જગત માં ભગવાન છે બીજા જે ધર્મ કામ પર જે ધર્મ રણસ ધર્મ છે એનાથી કઈ સીધી થતી નથી ભગવાન નો હોય તો એ વાત મુખ્ય પણ આવી વર્ણાય ના ધર્મ નો પાલન હોય ચાલુ ને જગત માં વાત જ નથી હારા હારા કહેવાતા હોય ને અને આ લોકો આપડે જગત સામાન્ય બધાય એ ત્યાં ત્યાં ચોંક્યા હોય પછી ચોંક્યા એટલે બસ ઈ કેમ કમઝર કલ્યાણ નો ખપત જેવી વસ્તુ હતી આપણે આપડે જોવા નથી એ આપણે જોવા નથી કારણ કે હું હું જોઉં તો અમારો વિષય ની કરું એ જાણે સામે ઓળખી જાય એટલે બરાબર ક્યાંય હું આ વાત કરી શકું ખર એટલે મેં જો પડી કોઈ પૂરું ન છોડી એને કમ્પ્લીટ થઈ ખરું એમ મોક્ષ સંબંધી પદાર્થ છે માણસે સમજી જાઉં પણ કોણ કહી શકું નામ માં પૂછો નક્કી કરી રહી છું હોય ના એ નહી અમારું એ બરાબર છે હવે કેવી રીતે બદલે જે વસ્તુ નું જ્ઞાન નથી ઈ વસ્તુ ને નક્કી કરી રાખવી કોઈ ને બે ખાય ખાય આ શાસ્ત્રો બધાય શાસ્ત્ર કેને ગે જગત આખાનું ભયું કરે તો શાસ્ત્ર કહેવાય શું જગત આખા જગત આખાનું ભયું કરે આખાનું જયારે ભયું થાય ભલો નહીં કહી શકો આખાનું જયારે ભયું થાય માતા મેરડી સિકોતેર ભુવા ભરાડી હોય કે ના હોય એને માનનારા છે કે નથી એનું શાસ્ત્ર ભલું કરે છે ભલું એટલે મોક્ષ એને ત્યાં રોકે છે આસ્તિક બનાવે શું આસ્તિક બનાવે છે એટલે એ શ્રદ્ધા છે ને મોક્ષ થાય પણ એ શ્રદ્ધા ટકાવવાની શ્રદ્ધા ટકાવવાની આપણે આપણું કલ્યાણ કરે શાસ્ત્ર જગદાખા માટે કઈ શાસ્ત્ર કહેવાય આપણે આપણી દ્રષ્ટિએ શાસ્ત્ર આમ કેવી છે ભેડા ભેગા કઈ ગ આવડ એનું કલ્યાણ નો થાય નો બોલી ના થાય શું શાસ્ત્ર જગત માટે છે એટલે જગત આખા ને માટે પણ એમાં હવળું સમજવું ને એવા થોડા થોડા હવળું સમજે જયારે કેન્દ્ર માં ને રાખી અને પછી બધી વસ્તુઓ ગોઠવવી જાય કેન્દ્રમાં કોઈ રાખતું નથી એ તો ઈ કેન્દ્ર આવે ભગવાન નો આવે તમે વિચાર કરો જેને જેમાં હે એને કેન્દ્રમાં રાખે હવે માર્ગ એવો જ નથી શાસ્ત્રો બધાનું કલ્યાણ કરે છે આસ્તિકતા ઊભી કરે છે આસ્તિકતા ઊભી કરાવે છે હિંસા કરવા મોટા ખરું જો સ્વર્ગ કામો જ્યોતિષ્ટોમેજે જો તમારે સ્વર્ગ જોટું હોય તો જ્યોતિષ્ટોમ યાદ કરો એટલે જ્યોતિષોમ થાય ત્યારે પશુ હિંસા વિના જ્યોતિષોમ યાદ ન જોઈ જી સ્વર્ગ અને પશુ મારીને યજ્ઞ કરવો શું ખોટું નથી છે એ નાશ ને પામે છે કર્મ કરીને લીધું એટલે અવિનાશી નો હોય કર્મચિતો લોક અક્ષી એ નાશ પામી જાય અવિનાશી કેમ મળે પછી એને બાકી આપણું કર્યા થાય મળે ઘર પણ નાશ મળે ઘરમાંથી મેળવેલી વસ્તુ કોઈ બી અવિનાશી થતી નથી સરવાળે દેખો કે નિષ્કામ નિષ્કામ એટલે નિષ્કામ નું નિષ્કામ કર્મ થાય બસ કઈ નઈ આપડે નઈ આપણે નિષ્કામ આપડે નિષ્કામ કરે એમને શાસ્ત્ર ના પાડે કહેલું નકામું જાય એને ખબર રહેતી નથી કારણ કે મયા દેવા બીજા ગુરુઓ એવું જ મોખાયું એટલે એમ ની ભૂલ ને ન ખબર પડે તમે તુલસી નું જ બાંધ ભગવાન ના ચડાવો તમારી ભાવના આવી રહેવી જોઈએ ભગવત પ્રસન્ન અર્થ મારી પાણી શક્તિ નથી એટલે આ તુલસી બાંધો હે પ્રભુ આમાં સર્વસ્વ મારું આવી સર્વસ્વ એટલે એ કલ્યાણ માટે કરી તમે સોના ને સોના નું પાંદડું તુલસી નું બનાય કલ્યાણ પોતાના ઢાળ આવી જવું જોઈએ દરેક આને આપડે મંદિરે આવીએ છીએ કથા વાર્તા કરીએ છીએ કીર્તન ભક્તિ કરીએ છીએ હેતું એવો રાખવો જોઈએ હે ભગવાન અનંદ જન્મ તો આવું છું હવે તું છોડાય તો હું છૂટું પણ એમાં તમે એક નાળી લેવા લે માનવ જ્ઞા મોટી ભેટ કરી અરે સોના નો કૌશ અને અભિમાન ધારો આપણે ગયું પછી આ ભાવના છે બધું આવો હિકારણ વાંધો છો ને ઠાકોરજી આટું હાર બનાવવું છે સોના નો કઈ ગયો કેમ બનુભાઈ આપણે આટલું ઠાકોરજી આટું બનાવવું છે ભલે મારી શ્રદ્ધા આટલી છે હવે બીજા કહીએ ભગવાન કોઈ કરતા નથી અમારો સાધુ આ રીતે ભગવાન ની સેવા ન કરે અને અમે કરીએ એટલે ફળ કોણ આપે કર્મ ફળ વૃદાતા કોણ અને આ સમાજ એને આપતા નથી તો તો મારવા ન થાય માંગવું પડે નઈ યાદ કરીએ અને આવડાવીએ કે મારું કલ્યાણ થયું સ્વામી ને વચને દીઠું કઈક એટલે આલો માલો આલો માલો બધા બધા અમે જાણું ભાઈ અધિકાર વિના કોઈ ક્રિયા ભગવાન લેતા જ નથી જો આ સાધવો હમણાં માધુસ્થાન જ આવશે એને સમજે આ બાળકો છે તમારે માદ સ્નાન છે શાસ્ત્ર માં પણ તમે તમારી શક્તિ શ્રદ્ધાને અનુસારે તમારી મેળે તમે કરો તો ભગવાન દાદી થાય પણ માગ સ્નાન કરી વેપારમાં લાભ થાય ત્રિવર્ગ ધર્મ અર્થ નવે સાધુ હું જોઈ ને પૂછવું નથી હોઈ જાય બધાય ત્રિવર્ગ એટલે કહીને તમે ધર્મ શા માટે પાડો ધર્મ હતું ધર્મ પાડો ધર્મ કેમ કેમ જોશો ભાઈ ત્રિવર્ગ એટલે ધર્મ અર્થ ને કામ કે ત્રિવર્ગ મોક્ષ એક બાજુ રહી જાય પણ ત્રિવર્ગ ને કોણ સમજવા બેસે અટક્યો આકળીએ છો મેં નોકરી નોક છે તો એક બાજુ રીઓ પાછી vi oh. ખુબ વખાણ કરી લઈ એટલે તમને જ્ઞાન થઈ ગયું બધી આ તો જ્ઞાન માં કોઈ જાતો નથી પ્રશંસા ના પુષ્પ ને વધાર જુની કરી નાખું છો સમજાય વાંચી પછી એમ વજન ન સમજાય લીડી લીડી થવી જોઈએ પણ એમાં કોઈ સમજવા બેઠા નથી આવતા નથી એટલા હવે નરેન્દ્રભાઈ ને એવું છે એમને ન આવે મારી પાછ પાંચ રૂપિયા ની સેવા કરવી હોય તો બધા કરે એ કદમ કરેલો બીજા ઉત્સવ થવાનો ને ઘણી ઓછું આપણું કામ તો એટલે આવું જે નથી હો પૈસા દીધા એટલે કામ થઈ ગયું એમના મોત્સમ કેવાય આ તો વગર પૈસા ના ઉત્સવો છે હજારો લોકો એમ માં આવશે જે કઈ મફત તો ક્યાંય મળતું નથી હોય કરતા નથી અમને ખાતરી છે એ મને ભાઈ આ ભગવાન રાજી થાય એટલા માટે કરવાનો ઉત્સવો દુનિયાને દેખાડવાના નથી વજન ઘણું સુંદર હતા છે સરસ પણ એને આમ જોયા મા ખેડૂ ના ખેતર હોય ને એને આમ પાણી પાણી ના બરાબર કયા પછી ઓલા ઢોર હાલી હાલી ને તોડી ને એમાં ને એમાં થઈ જાય એમાં નવાબવાય કોઈ નઈ આપડે કરીએ છું પલા માં ડોળા ભરી હાજી તોડી નાખ્યો ધર્મ ગુરુ એ તોડી નાખ્યો નહી આ ખેતર ને ધર્મ ગુરુ ટોળે આવું જે કરીને ભગવાન નો સંબંધ કે મારા બોલવા માં નહી હોય કરીને જઈએ હું બરાબર કરું છું એ ભાવના બધી છોડી દેલી હોવી પછી એકલા સદગુરુ નહી હોય હું કઈ કહું આ કઈ કે આ કઈ કે જાય એટલે માધ્યમાં ના રાખવું જોઈએ એની આજે મળે એટલું મારું હાથું સમજી હોય ને એટલે એને કઈ સમજવાની જરૂર આ માર્ગ માં ભગત કેવાય તો ભૂલા જ પડે કારણ એને કર્યું એ મારું બરાબર છે એની હારે શીખવું જોઈએ બાર વર્ત મેળવવું પડે મેળવું હા એ છે કસોટી નો પથ્થર છે એની હારે મેળવવું જઈ એમાં નક્કી આખું અત્યારે આ કથા વાંચા ના એવું જ ક્યાંક બદલી ગયા બધા સાંભળવા જાય ખોલી લીધે તો ઘણું મોઠ ખોલી લે ચાલો નીરજ બે તમારે જગત માં ચા આવે પાણી આવે પીએ આવ્યો શીખે તો અહીંયા માંથી નીકળ્યો એના પૂરું જોઈએ છે ભગવાન મુખ્ય જાણવા એનું કાળ ને કર્મ થઈ તો ભગવાન ની આજ્ઞા એ કરીને કામ કરે શું કયું મુખ્ય કોઈ વળી ગા પ્રભુ કરે એક શબ્દ હાથમાં આવી ગયો એટલે જોડે રાખે તમારે પણ બધે પ્રભુ નો હોય બધે કાલ નો હોય બધે કુદરત નો હોય ભગવાન કરતા હા જુદી વસ્તુ છે પણ ત્યાં જ્યાં જેમાં ધારું ભગવાન નું થાય છે આટલું એક નક્કી કરી રાખવો તારી ભગવાન